જરા દુઃખ થાય પણ કોઈ કર્યું હોય એને હું મોઢે કહી દઉં કે આ તમે કેવી બરાબર નથી એમ કે મારા મોઢે વાત કરી દેવાની બાજુ વાત નહી કરવાની જ્યાં સુધી પોલીસ વાળા આવે ને આપડે ઘરવાળા નું નામ દે તો જાય હું લક્ષ્મીબેન છું એવું જગર તમને કી છે ને તમારે બીજું કોઈ જ નથી કરવું માટે એવો છે ખબર નથી એનો આરોપ કરો છો નથી તો આગળ આરોપ કર્યો છે એટલે રાત આરોપનામું ભરાય છે કર્મો બંધાયું અને આપડે કઈ ન્યાય કર્યું એનો ગુનો લાગે એવું આ છે તે કરે જ લીધો આપણે તમને જાગતો બંધાય બંધાયું એ ભંગ છે તમે ચંપાબહેન તો મારું તેવું પ્રય ઉડી ગયું બધા ઉડી ગયું ચંપાબેન અંદર ખાસ ના ગણ તમે અંદર ખાસ ગણો નાટક બધું કરો નાટક જ્ઞાની પુરુષ હોય અને જ્ઞાની પુરુષે કોને કહેવાય બધા બહુ લોકો જ્ઞાની ખેડૂત ભણી રહેલા ને કશું હોય નહીં ભણી રહેલા આવે દેખાયા કરે વાંચવા ના હોય બધું એવા જ્ઞાન ના અંશ માં બધું દેખાય એમ કે ના માલિક નહીં માલકી હોય તો આપણા ઘરમાં આપડે છોકરા બધા સ્કૂલ માં જાય ને તો સાસુ વાગે તો રહેવું જ પડે ને આપડે બધા અહિયાં જવું ત્યાં જવું તો ક્યાં સુધી કચ્છ તમે વાગણ બાજુ ને જો ને વાગડ માં જો ને વાગડ મારે પણ મારે સીધું એટલે બધું પોતે આઠમા થઈ ગયું થઈ ગયો સીધું થઈ ગયું પછી કરીટો થાય પાંચ પૈસા થયું કેવા સરસ હતા બહુ આનંદ આવે મને વાંચી નાખ્યો પેલા પણ બહુ સરસ કરી કેટલો દાદા બધા લેટ જશે ને પછી અંદર ઠંડક થઈ જાય અજ્ઞાની માણસ વાંચે તો ઠંડક થઈ જાય એટલે લોકો પછી કરશે પછી લોકો સારા માણસ સીધા માણસ એટલે એમ હોય સર એમ કે પડી જાય છે તંગ જબરો છે આપડે દર્શન થયા તો એમનું બહુ સારું થઈ ગયું બાપડા બે કલાક તૈયાર થઈને બેઠા હતા સંપાદન મને એમ આવે તો જ નથી બરાબર ન આવે તો આપડે તૈયાર થાય કે સાડા પાંચ વાગ્યા સુધી સાચવા નહીં મોડા આવશે છોકરા છોકરા બરાબર થાય બધા જ્ઞાન હોય તો પ્રકાશ પડે બધા બધા ચોકાવી લેજો તમને કઈ શું અમૂલ્ય વસ્તુ છે પણ બોલો રહ્યા કરે હગ્યા ઘર ના બીજા માણસો ને કહીને ધરમ ધ્યાન ઘડીક વાર ભગવાન હોય તો અમે કરીએ છીએ એવું હોય અપંગ હોય ને અમે ગેરવટ મનાવ્યા હતા કે આ કે આની તમને ગતિ બહુ સુધરી જાય ને ગાડા તારીખ થાય છે તેલ તારીખ ના લગાને કે કેવી રીતે કામો થાય તો ને નકામા રહે કેરા દે મને આવો એટલે વર્તી બધા સડેન ઓનરે જન થાય ને કામ થઈ જાય કે કે મને સાથમાં ત્યારે આવ્યા હોય વાત કરી મને ખબર છે દોઢ મહિના થી આવવાના થઈ મા કે નામ નથી પડતા આ તો એમ ને હા એમ મને નામ પાડવા માં કંપની એમંત બાર વર્ષ છે ને આવ કે ને કાજે રાતો તણિગરી ગઈ કે કરે વાર ને લોકાનું જેમનાના બધા આપતિ બીજો બે પર જમાડવા તો પડે ને ઘરે માં કોઈનો કરાવવા આપણે આપ તો સમજતે प्रकारे કનાઈકાઈને લેવું જોઈએ અને જે પડીએ કે તા ની ખોજ વાગવાની છે જ્ઞાની પોજ ભેગા ના થાય ભેગા થાય તો અબજ થાય એની ભિનદન ના ગણાય તો આપણું કામ ના કરીએ આપણું ગંદા માસ ને તૈયાર કરવો જોઈએ એટલે બધા ઘર માં બેઠાનું હોય દર્શન કર્યા ઘર માં એ તો એમ કે તમારે સારું મજાનું તમે છૂટા માણસ બહુ બે ત્રીસ પેલા પગે ચાલી નો કે છોકરા ની કોલેજ માં જાવ તો ઘંટી મારે તો ઉગાડવું પડે એ બધી તકલીફ થઈ જાય ને એક જ્ઞાન આપણે એ તો મોસ્ટર હોય બજ્ઞાન કેવા ને કે હવે તો ધર્મ પી કરે પણ એ થપે નહીં ને પણ એ તો અમારા શાંતિભાઈ પહેલા કહેતા ને આજ આને દેબી થઈ ને કહેતા ને કે મારા અમારા ઘરમાં તેમ છે કે મારે જો થવવાનો મારા નોકર મંત્રના પ્રસ્તાપે થાય એ સિવાય હું બીજું કાઈ ના માંગુ કે કેતે રહતા હૈ અરે એને ડાજ ડાત મેં ની થઈ હોય કે ડાજ મેં વિષય કરાય ગરન ચાલે ડાજ ડાત મેં સાબતી હોય ભેગું થાય થાય મને માટે બધા બહુ લોકો ના હોય મને ગથાબંધ માલ ના ગાબંધ શાકભાજી માલ જવું પડે તો આનું અત્યારે હારે આવ્યા જરાક હોય મારે આપણે પાંચ દસ મિનિટે જવું તો પડે જ્ઞાન વિદરામાં ચમત્કાર થાય ને અંતર શાંત થઈએ રિમોટ થવો જોઈએ અંતર શાંત થઈ ગયા ચમત્કાર થાય મારા જૈન ધર્મ થી કેમ ના થાય એમ કહે લોટિવ મોક્ષ એટલે અજ્ઞાન થાય તો મોક્ષ થાય અજ્ઞાન છતાંય બધો બાળકો હોય મોક્ષ ની ગરાુસ્તાન પછી કેટલા હોય એવું આ તો આ વખત હોય કોઈ જગ્યાએ બધે મનોરંજન થાય ઉપાસ જઈએ વિજય જગ્યાએ માંગે મનોરંજન થાય એ ઊંચી ગતિ નું મનોરંજન કરાય ગતિ ઊંચી આપે ગજો ને અને આ સિનેમા એ બધા મનોરંજન અધો ગતિ નો મનોરંજન મનોરંજન અને આત્મરંજન તો જ્ઞાની પુરુષન થાય ઠંડક નિરાકુરતા લાગે આપણને વ્યાકુલતા મટે આકુલતા મટી જાય ત્યાં બધું આપડે મોક્ષ થઈ જાય આકુલતા વ્યાકુલતા કરીએ મોક્ષ નિરાકુરતા એવો મન થી મુક્ત થઈ ગયા બુદ્ધિ થી મુક્ત થઈ ગયા ચિત્ત થી મુક્ત થઈ ગયા અહંકાર થી મુક્ત થઈ ગયા આ બધાથી મુક્ત થઈ ગયા દેહ થી મુક્ત થઈ ગયા પણ હિસાબ છે એલવેની એમ મેં стан થવાનો બંધ થઈ ગયો વિસ્તાર જેવું થા કરે દેન કે શું મંડી આ 38 બસ આડતરીસ બેટા લેવાનું બેટા લેવાનું બેટા ગાસનો ધમદો હોય ને ગાસનો હા બોલવાડ બોલડી બદે હા એ બોલવાડ બોલડી વેગનો આવે છે અંધેરી આવે છે યોગેશ્યારામાં યોગેશ કોરી આવે ગાસનો વેરાને હા તો ક્યાં દે એ જાતે કરે છે આની ની જવાનો દેખાય ભલે હે ને હા તમને ઓળખતા નથી તો બોલો કઈ પાંચ વખત સચિદાન બોલાવ અત્યાર સુધી તો આપણે રાત્રે જાગો તારે શુદ્ધાત્મા તો આવી જાય છે રાત્રે જાગો તારે ભૂલી જાય છે ભૂલી જાય છે સમાજી સત્સંગ નો એટલે જેટલો બને એટલો લાભ ઉઠાવવો પડે જોવાનું ધંધો કરવાનો ધંધાના ધંધાના એ વિચારતા આવે જે સોલ્વ કરેલો છે મનમાં એ બધા આવે છે જાણીએ મને મારાબર ચાલુ આ સમય આપના આવે મન સ્વભાવ વિચાર કરવાનો કેવો આપણને આવે છે એટલે આપડે કેવી લેવું જોઈએ એ બધું બધું દેખાડે આપણને સમજે છે ને આપડે જ્ઞાતા છીએ આપડા જ્ઞાતા સંબંધ રહેવો જોઈએ બધા સંભાળવાનો કાલ થાય છે બરોબર છે સરસ થાય છે અને આ વ્યવસ્થિત સમજાતું જાય છે સમજી ગયું સમજાય છે થાય અને આત્મા ના ગુણ છે એને આપડે તમે જાણ્યા કરે તીમ જરા ઉગ્ર થયા છે તો ખબર પડે છે ઉગ્ર થયા ખબર પડે ગ્રોથ થતો મનના વિચારો આવે છે બધા ભાવો લેપાહીમાન ભાવ છે લેપાહીમાન એટલે આપણને લિપાઈમાન કરી નાખે અનુસારમાં ચકડી રાખે તેનાથી આપડે મુક્ત જ આપણે જ્ઞાતા તમામ લેપા માલ ભાવો થી હું સર્વતા નિર્ણય મનોજન કાર્યની તમામ સંગીત ક્રિયાઓ થી હું અસંગ છું આ સંગીત ક્રિયાઓ એ બધી સ્થૂલ ક્રિયાઓ છે અને આત્મા તો બિલકુલ સૂક્ષ્મ છે એ કોઈ તમે ભેગો કરવો જોઈએ સૂક્ષ્મ સ્થૂલ સૂક્ષ્મ ને કેવી રીતે હોય ભેગું હોય નહીં પણ આ તો ભ્રાંતિ થી ભ્રાંતિ થી માણસ ને કઈ મરો ડિપ્રેશન આવી ગયું ને તો નવી જાતનો નથી આચાર વિચાર કરતો જરા પોતાનું કુલું કરતો હજી પણ કરતો નથી એ એ એને એને એને દિલીપ તૂટી ગઈ રાય થાય કઈ વાર કરે તો આવતીકાલે મંગળવાર મંગળવાર યાદ કર એનો ચો રે ચોટો એટલે આજથી પાંચ વેરા નુકસાન થઈ ગયો ને એ માણસ એવો થાય તમને કરતા થોડો લાવ્યો હતો અરે આવે છે જે કોઈ વેડ એ થઈ હોય ને ગયા થી ભેગા થયા છે એટલે ચારે ગયા છે શું છે ફ્યુઝ છે ફ્યુઝ કરી લીધો પછી રહી રહેલો છે જેટલા કહેવાય છે યા કરે અને નિરંતર બદલાયા કરે બઉ મનસ ના આયાત માં પ્રચાર વગર નહીં કરો બઉ નહી આત્મા ને જે દ્રવ્ય છે તેના આધારે નિરંતર છે જે માત્ર ને બદલાયા કરે જ્ઞાની પુરુષ એટલા જ અપ્રતિબદ્ધ ભાઈ છે અપ્રતિબદ્ધ દ્રવ્ય થી ક્ષેત્ર થી કાલ થી ભાવ થી અપ્રતિબદ્ધ ભાવ જ્ઞાનીને બંધન ના કરે અપ્રતિબદ્ધ હોય બંધન કરનારી હોય પોતે હોવા જતા બંધન બાંધે નહીં બે આવ્યો હોય ને તો અજ્ઞાન ક્ષેત્ર ગોઠી જાય શું થાય બે ત્રણ વખત એના ઉમંગ વધારે છે અહિયાં આવવાનું ઉમંગ વધારે છે હું જયારે આવું ત્યારે મને કઈ તારે માટે મને લઈ ગયા હોય રાખ્યા પછી તમે વાત કરો છો ને એ પોતાના સ્વક્ષેત્ર સ્વભાવ અને સ એ ચાર ભાવે પોતે છે એ મહત્વ છે બીજી બીજું છે આ ક્ષેત્ર માંથી કાઢવા માટે પેલા છે આ ક્ષેત્રમાંથી કાઢવા માટે આનંદ પ્રદેશ આનંદ પ્રદેશ એના ક્ષેત્ર એ ક્ષેત્ર ખરેખર ક્ષેત્ર નહીં પણ પેલું સમજાવવા માટે આ સમજવું છે એની જરૂર નથી આપે ગુજરાતમાં એટલું જરૂર છે એમાં બહુ ઊંડા ઉતરવાનું એનો નથી આવ્યો હતો આત્માને કાલ લાગુ હોતો નથી આત્માને ભાવ હતો નથી સ્વભાવ જ હોય છે પોતે સ્વભાવથી જ્ઞાતા રતા સમજાય ને પણ આ બહારના ત્યાં સમજાવવા માટે પેલું સ્વ એ પરમાથી સ્વ આવો એટલા માટે કહેવામાં છે સમજાય છે ને સિદ્ધાસ્મા છે સર્વ રીતે સ્વભાવ એટલે સ્વભાવ પોતાનો હતો નથી એ જ્ઞાતા રચતા પરમાનું બધું એના સ્વભાવ એટલે પોતાના નિર્ધર સ્વભાવ સમજાય ને એટલે પર ભાવ એને ભાવ થયો છે એને ભાવ થયો છે પર ભાવ ને ભાવ કર્યો છે કે જે પૂગલમાં નથી ભાવ અને આત્માનો નથી તે ભાવ પર ભાવ કર્યો છે આત્માનો નથી છતાં આત્માનો માનવામાં આવે આધીન છે પરક્ષેત્ર ત્યાં સુધી કહેવાય પર ભાવ નો તે કર્યો છે ત્યાં સુધી પરક્ષેત્ર દ્રવ્ય પર કહેવાય બરોબર એટલે જમા લઈ જવા માટે આ બધું હેતુ વધાર સર્જાયો અને શુદ્ધાત્મા સમજ એટલે થઈ ગયું બધું ક્ષેત્ર પુત્ર વર્ણન કર્યું છે એ શુદ્ધાત્મા આનંદ પ્રદેશી છે શું છે આનંત પ્રદેશ અનંત પ્રદેશી અનંત શબ્દ નથી વાપર્યો ના વાપર્યો છે પણ ભૂલ શું છે આનંદ પ્રદેશ આનંદ પ્રદેશ અને એક જ પ્રદેશ ઉપર એક પ્રદેશ ઉપર કર્મનું છે તે વર્ગેલું છે આવરણ દરેક પ્રદેશ ઉપર દરેક પ્રદેશ ઉપર હવે જેટલા પ્રદેશ નિરાવરણ થાય તેટલા પ્રદેશનું એને જ્ઞાન થાય એટલે આખા જગતને શીર્થી જોડાય કોઈ માણસે વકીલ આપ્યું ખૂબ વાંચવાનું વકીલ આપી પડે એ બાદ થાય એટલે પ્રકાશ મળ્યા કરે એનો સંભોધ કરાય એબે આ માર સુ આનન અનન પ્રદેશી આત્મા છે જો છે અનંત પ્રદેશા સંખ્યા કે હિન્દુ નથી અનંત પ્રદેશો અને અનંત વેદે છે કેવો છે અનંત વેદ આ આ એ લોકો શાસ્ત્રમાં કહે શાસ્ત્રમાં અનસંખ્યા કહે છે એ બોલવા છે દરેક દર્ના તો કુછ નથી કોઈ નથી સક થક કરા સમય પારને બતાય જ્ઞાની હતા પણ એનું એક વાક્ય ભણે મને એકદમ કરે હિન્દુ એક શબ્દ હોય એવું મને જેટલું લખ્યું છે એટલું સારું લખ્યું છે પણ એમાં એવું છે ને કાચું રહ્યું તો એનું શું થાય લોકોને શંકાઓ પડ્યા ને એટલે હું તો લોકો નાખ્યું હોય ચાર ની ખોટું કેન્ડિડેટ બધું આપવું વધારે પકડે જો હોય તો કુંદર કુંદળે એનું બધું આપ્યું છે એમ જોયેલું છે બધી અર્થ સમસ્યા આવે સમજાય અસંખ્યા તો નહીં લખી શકે લોક અને આલોક છે કે નહીં તો એ પણ સંખ્યા છે હે લોક અનંત લોક ને લાગ્યું કે લોકમાં આલોક રહ્યો આલોક રહ્યો એટલે એને એમ લખી શકે પણ આત્મા સંખ્યા લખી શકે છે કોઈ માણસ કોઈ માણસ લખાય નહીં પૂરી શકે જયારે પ્રદેશ આનંદ પ્રદેશ નીકળે છે ને જીવો અનંત દાદા આપણે આમ બાર આકાશ જોઈએ આકાશ આકાશ ખુલ્લા આકાશમાં જોઈએ તો શું આપણે નાતા દ્રષ્ટા એટલે આપણે આખા આકાશમાં સમાવીએ છીએ એક વાર જોઈએ આત્માની અવસ્થા એ તે રૂપ એક વાદળ રૂપ થાય છે સૂર્ય ચંદ્ર તારાઓ બધા લાંબે લાંબી દેખાય છે તો ત્યાં સુધી શું આત્મા પહોંચે આત્માના પ્રદેશો તે આપણે જોઈએ તે વખતે આત્મા તો નિરાધન થાય ને તો આખો લોકાલો આખા લોકલોક માં ફેલાય છે પણ આત્મા નો પ્રકાશ જાય ને આલોક લોકાલોક છે લોક છે અને લોક ના લીધે બીજા ભાગના આ લોક છે આલોક માં ધ્વ નથી આકાશ એટલું જ છે શું છે આકાશ હવે પ્રકાશ કરી શકતો લોક લોક નો પ્રકાશ કરી શકે એટલું કહેવા માટે છે જેવું આપણે ગળામાં મૂકેલો હોય દીવો ગળો ભાગી નાખીએ એનું આવરણ થોડી નાખીએ તો આખા રૂમ જેટલો રૂમ હોય સ્વરૂપ જ્ઞાન જાણવું એ જ્ઞાન આવેલાય પછી પેલું બધા કર્મ બધા ઉકેલ આપે आनंद प्रदेश बता कर्मना आवरणों से प्रकाश ना कुछ फायदा निकाल करता है बनता है बहुत तद्दन शक्ति ना मानी देखो आपा ज्ञान ने तो तो तो जो मतलब आवश्यक मान आप सिद्धांतिक ज्ञान है અને પેલા તો એમને અર્થ કરેલા છે શું કરેનારા માણસ ને શું દૂર થાય એટલે સાચું નથી એના કરતા બાબતિયા ની ચોપડી વાત છે ફાઈલ નો નિકાલ શું ફાઈલ નો નિકાલ અને શું કરે છે આપણું સિદ્ધાંતિક છે કોઈ જગ્યાએ આપણે ઉમદા સંખ્યા જીવો અમરતા નથી અસંખ્યા નામ નામ આપતી હોય બરાબર અને છતાં મહી છ પાસે ઉદય ઉભો થાય ને માથામાં તો મારું પણ મહી આ મારો યાદ રાખવા કે ગ્રહણ કરવા જેવું આપણા કરતા જુદું લાગે સિદ્ધાંતિ નું આપશે જેને આખું પુસ્તક યાદ રાખ્યું હોય ને ભૂલું જાય આચારી મારો ના પાડી દઈએ ને ગુજરાતી આવડું દિવસ કર્ઞાની જીએ છીએ ખોટ પડે પોતાની આમ જણ કરે શું કરે દરેકેશર કર્મ બેઠે દરેક પ્રદેશ અનંત પ્રદેશ છે અનંત પ્રદેશ ઉપર એક કર્મો બાળક બેન્દ્રિય <gallou> દાદા પાંચ પાંચ ઇન્દ્રિય થી વધુ ઇન્દ્રિય વાળા જીવો હોય કે નહીં ના જીવો પાંચ આ દુનિયા ત્યાં જ નહીં કરતી